લક્ષ્મી બહુ લક્ષ્મી તો બહુ જાગૃત હોય બેભાન જતી રહી બધી બેભાન ભણામ હા સાચી લક્ષ્મી નથી આતી ભોળા લક્ષ્મી છે શું છે સાચી લક્ષ્મી તો જાગૃતિ દિલદાર ગોળો હોય શું જાણી ને જવાયું જાણીને જવાનું જેની ઈચ્છા હોય તે આશીર્વાદ સારા પ્રાપ્ત થવા સેલ્ફ નું પજલ બધું સોલ્વ થઈ જાય નહી તો પજલ થાય સોહમ નું જે ધ્યાન કરો છો ને સ્થુલ અર્થ સમજ્યા સોહમ નો અર્થ હમજયા વગર છે તે થાય છે આપ સમજમાં એમના હાથમાં દેખાય છે એને માટે દિવ્ય ચક્ષુ જોઈએ મારા આપડે કેવાય લૌકિક ખોટું નથી લૌકિક રીતે સાચું છે પણ અલૌકિક રીતે ખોટું છે અલૌકિક તો છુટકો જ નથી વાત છે એટલે દિવ્ય ચક્ષુ હોય તો બધા દેખાય તો હું કરી આપું તમારો ઉકેલ આવશે એટલે તમારે મને એમ કહેબ તમે આપો એને પાંચ મટી ગઈ આ કર્યું મામલો છે નહીં થાય મુશ્કેલી બહુ છે હું દેખાડું તો બધા હોય છે પણ તેના હોય છે જ્ઞાની શાસ્ત્ર ના જ્ઞાની શબ્દ થી બધું જાણે અને જ્ઞાની તો કોને કહેવાય ઇઝ નોટ ઢેટ આત્મા નો કે છે શું કે છે અમે શબ્દ થી આત્મા કહીએ ખરેખર આત્મા નથી ગો ટુ જ્ઞાની સાચો આત્મા જ્ઞાની પુરુષ ના માં રહેલો છે જે વેદની ઉપર છે જે શબ્દ થી પર છે કારણ કેવી રીતે એકતા કરી એટલે પૂતગલ દ્રવ્ય વિનાશી છે તે જોડે આપડે વિનાશ થવું શું થવું કઈ પૂછવો જ પૂછ બરોબર બધું પૂછી શકાય જ્ઞાની પુરુષ ને બધું જ પૂછે પુરુષ પાસે કારણ કે જ્ઞાની પુરુષ ઉપર શબ્દો હોય કેવા હોય એમાં એક શબ્દ સમજણ પડે નહિ ભગવાન ના વખત શબ્દો એનો અર્થ સાધારણ સમજાય પણ પરમાર્થ ના સમજાય સમજ પડે નઈ અને જ્ઞાની પુરુષ ને શુદ્ધ ગુજરાતી ભાષામાં હોય ગુજરાતી શું કંટાળો કંટાળો ના કંટાળો એટલે એના જો સમજવું હોય તો કંટાળો એટલે શું કોઈ પૂછે પથારી કર્યું છે આ બધું કારણ કે આપણે પોતે જાણતા નથી આપડે કોણ છીએ જાણતા નથી એ સ્વધર્મ જાણતા નથી શું કહ્યું નથી અને આ બીજું બધું જાણ્યું બીજું જાણ્યું કરતા ભાવ છે હું કરું છું કમાય છે આમ થઈ જાય જોઈ લે ખોટ ગયેલા જોઈ લે કઈ મજા દેખાય છે મોડા દેખાય પોતે ખર્ચે હું કરું છું આ તો બધું એવું છે ને એની વસ્તી બીજી આપડે કરતા નથી આના આ જે કરીએ છીએ ને તેના કરતા નથી આપડે સવાર થી સવારે ઉઠું છું ત્યાંથી સાંજ બધી ક્રિયા તું કરું છું બધા કરાવે પોણા અગિયાર વાગે સુઈ ગયા અને અગિયાર પાંચ મિનિટ ઊંઘ આવી જવું છે પણ એવું બને છે ખરું હેક્ટ ટાઈમે ઘડિયાળ મૂકતું નહીં પડતું લોકો ઘણા વખત વરિજ ને લીધે ઊંઘ નથી આવતી હશે તને કઈ ઊંઘ આવે છે સારી શોધ કરી છે નોકરી વગેરે છે નોકરી કરે